દાદા ઈચ્છા કરે ત્યાં દાદા દેખાય એવા છે અને આપણું ફળ મળે છે દાદા આ દાદા નો આ તો પટેલ છે શું છે આ તો ભાદરના દેખાય છે ને ભાદરના પટેલ છે આ બોલે છે ભગવાન બેસાદા છે આ તો પટેલ છે ભાદ્રદા પટેલ છે એટલે મારે જાત્રા કરવા આવવું પડે છે ને તેનું કલ્યાણ થઈ જશે અક્રમ વિજ્ઞાન છે ક્રમ ક્રમ ચાલેવો નથી અત્યારે ક્રમ ક્યાં સુધી ચાલે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 નિકાલ કરી નાખવા જે ઉદય આવી એનો સંભાવે નિકાલ કરી નાખવાનો શું કરવાનું છે એક મિનિટ પણ પોતે ભૂલે નહી એવો જાગ્રત આત્મા થયા પછી આવે એનો નિકાલ કઈ રીતે સંભાવે તમે રસરોટલી નિકાલ કરવા નાખો આય તેનો નિકાલ તો કરવો પડશે ને એનો નિકાલ કરે અને દાર ખારી નિકાલ કરે કોઈ ગાર પડી તો તેનો નિકાલ કરે અને કોઈ ભૂલ ચડાય તો તેનો નિકાલ કરે નિકાલ આત્મા જેમાં આત્માની કોઈ વાત નથી અને આ વ્યવહાર ને જોવું જાણવું એનું નામ જ આત્મા જે વ્યવહાર હોય તે ભલે હોય પણ જોવું ને જાણવું એનું નામ આત્મા એમાં રાગદેશ કરે એ આત્મા નહિ સમજો જોવું ને જાણવું એનું નામ શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા જો અને રાગદેશ આત્મા છે એટલે આમાં આત્મા રાગદેશ કરવા નહીં બધું જે આવે એને જોવું ને જાણવું જોવું વય તેને જાણ્યું લાયા તેને જાણ્યું નહીતર નહીતર જગત ના શું કરવા શું જે છે એના કરતા પાણી લાયા તે જાણ્યું બંને સ્થિતિ આત્માની નથી આ પૂગલ છે બધી કોની છે ભૂગલ ની સ્થિતિ છે આત્માની સ્થિતિ નથી એને આ જગતે આત્માની સ્થિતિ માની લીધી છે પોતે જતેલાલ થઈ ગયા પછી શું થાય છે પછી કહેવાનો વ્યવય થયું આનામ થયું અને પછી અમારે ભણે જમી મરી ગયો શોખ બઉ છે કે છે આ સંસ્થાના લોકો શું કે છે કે અમારે ભણે મરી કે લૌકિક માં જવું છે શું કે અલૌકિક કઈ ના કે લોકિક એટલે શું ઉપલબ્ધ ૌકિક બોલે છે ડ્રામા ડ્રામા કરવાનું નાટક કરતા આવડે ના આવડે ચાર્જ થઇ જાય જાય મૂર્ત મૂર્ત થઇ જાય એની મેહરજ મૂર્તિ થઈ જાય કરવું ના પડે ક્યાંથી આવું તે આત્મા આત્મા નો અવરો ભાવ થાય ખેંચ્યું વિભાવ થયો ખેંચ્યું વિભાવ થયો ખેંચ્યું વિભાગ થયો ખેંચ્યું ખેંચ્યો એટલે પછી પછી મેરેજ પોતે પોતાનું કાર્ય કરે પછી આખો દે બંધાય બધું બંધાય એ બધું એનું પોતાનું જ કાર્ય એમાં આત્માને કશું લેવા દેવા નહીં બીજી બધી સગીઓ ગમતો એનો તે એમાં ફેરફાર ના પડે કે લાખ અવતાર સુધી બીજું કઈ શોધ માં એક સત્પુર શોધી રે તેના ચરણ કવરમાં સર્વ ભાવ અર્પણ કરી દેવો થયા પછી મોક્ષ ના મળે તો મારી પાસે જ લેજે એમ કહ્યું ને ત્યારે બે ત્રણ આવો ને કંઈક ના લોકો ના અંતરાય કર્મ છે મોક્ષ મોક્ષ નું મોટું અંતરાય લઈને આયેલા છે તમારે તૂટી ગયો આનંદ જાય નહી રાતે દાડે ચોવીસે કલાક આનંદ જાય નહિ એનું નામ મુક્તિ નો આનંદ કહેવાય આ તો પૌલિક આનંદ બધા ભેગા થઈને હમ અને જો કદી બાબત આવે ને મતભેદ પડે પાછો એ ધર્મ જ ના કેવાય ને ધર્મ તો ચરણ મતભેદ ના પડે મને ધર્મ કેમ કેવાય તમાર મતભેદ પડે જોડે કોઈ જોડે કોઈ જોડે નઈ તમારે નહી પડતો મતભેદ જઈને આવ્યા ની આપણે સગરી પાસે બેસીએ સારું રે પછી ઉઠ્યા એટલે કરોડ અવતાર સુધી આવું કરીએ તો એ ના થાય કરોડ અવતાર આવું કરીએ તો એ ના થાય આપણને અહીંયા આગળ ગતિહારી મળે એ બધું મળે તો જ્ઞાની પુરુષ ની વાણી છે ઠંડક રે ઠંડક રે એ શું કે છે પ્રગટ પુરુષ પ્રગટ અમારે અમે હાજરી હતા તારા કે